એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમરેલીમાં બેઠા બેઠા રિયાંશી વાર્તા સાંભળે છે અને આમ ભરૂચમાં બેઠા બેઠા વિશાલભાઈ વાર્તા સાંભળે છે આવો આવો રિયાંશી બહેન વિશાલભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ગીજુભાઈ બધે કારમહેલ બહુ મોટો એવો સુંદર વાળી જાણે નંદનવન આગે એક ઝાડી ઝાડ તો જાણે આકાશે અડ્યા દૂર દૂર એક અઘોર વન આકાશ જેટલું ઊંડું ભાઈ એમાં રહે એક બુલબુલ જે સાંભળે તે કહે આ કઈ બુલબુલ ન હોય કા કોઈ અપ્સરા કે કા તો કોઈક નાગ કોણ જાણે કોનાય સાપ લાગ્યા હશે કેવું મીઠું ગાય છે देश देश ती आवे, महल जोई, जोई, जोई, वन जोईू, बुल बुल जोई वाडी वन बुलबूल सब पाई कहे तो एक नीज कहे चोपड़ी लखे तो अंदर लखे बीजू बदू तो ठीक पुलबूल टोचे कोई ना ज्याभो त्या एक बुलबूल રાજા કે મારાજ રાજમાં બુલુલમાં બુલુલ પ્રધાન હેલબુલની કવિતાઓ થાય બુલબુલના ચિત્રો બને અને હું જ એક વાત ન જાણું કે બુલબુલ ક્યાં છે પ્રધાનજી કે મહારાજ એવું તે કેમ હોય હું એ જાણતો નથી રાજા કે જુઓ ચોપડી અને જુઓ આ ચિત્રો એમાં વન અને એમાં વળી બુલબુલ બધું ચિત્રું છે પકડી મંગાવો એ બુલબુલ ને આ ઘડીએ ને આ ઘડીએ પકડી મંગાવો પ્રધાનજી તો દોડ્યા પ્રધાનજી તો દોડ્યા અમીર ને પૂછ્યું મહારાજ અમને ખબર નથી પ્રધાનજી તો વિલે મોઢે પાછા એવા પગ પછાડી ને રાજા બોલો શું આ ચોપડી ખોટી સાંજ પહેલા બુલબુલ લાવો લાવો તો હા નીકર ના પૂછતા જાય એલા ભાઈ કોઈએ બુલબુલ ભાડું છે ઓ ભાઈ તમે બુલબુલ દેખ્યું છે રસ્તે એક છોડી મળી તમારા જેવી છોડી કે પ્રધાનજી મેં બુલબુલ ભાડું છે અઘોર વનમાં રહે છે મીઠું મીઠું ગાય છે એવું તો ગાય છે કે ભાઈ વિશાલ ભાઈ કેમ જાણે બુલબુલ ને મેળે નીકળ્યા જરા દૂર ગયા ત્યાં ભા કરતી ગાય મળી સામી વાળી ગાય જરાક આગે ગયા ત્યાં તો એક ખાડામાં દેડકાતા હતા પ્રધાનજી કે છોકરી બુલબુલ બોલતું લાગે છે કેવો મીઠો અવાજ આવે છે જો छोकरी के अरे गह मीठास नदीओ रेली कोमता कड़ीयो खीली भाई बदा बुल के वा, वा, वा। प्रधान के बुलबूल जी ओ बुलबूल जी તમે બુલ બુલ કે અમે તો વન ના રાજા પણ ચાલો તમે કહો તો આવી બુલ બુલ ને તો મહેલમાં એણું ભાઈ પછી તો રાત પડી ધૂપનો મગ મગાટ અતર ગુલાબની રેલમ છે અઘરું ચંદન અપ્રમપો પર બુલબુલ રાજા કે બુલબુલજી બુલબુલજી સંભળાવો તમારું ગીત શા મારા ધન ભાગ બુલબુલે ગાયું એટલું સરસ ગાયું કે રસ જાણે રેલ ચાલી રાજાના ગાલે हर्ष के, बुल के, के ओहो हजी गाओ वरी गाय बदा के वहात अद्भुत राजा के बुलबूल जी आज थी ते अराज गवैया सोना ने पांजरे ઉપવન ફળો તમારો ઉપહાર તમે એ ફળો ખાજો ને મીઠા દૂધ તમારું પીણું એમ કરતા એક દિવસ રાજા ઉપર પેટી આવી ઉપર લખેલું બુલબુલ ખોલીને જોયું ત્યાં તો અંદર એક સોનાનું બુલબુલો રૂપાની એની પાંખો ને પાંખે પાંખે કઈ હીરા જડ્યા છે રિયાશી ચાવી ફેરવે ત્યાં ગાય તેત્રીસ વખત ચાવી ફેરવી અને બુલબુલે તેત્રીસે વખત ગાયું અપાય રાજા કે ચાલો કઈ નહી આપણે આ બુલુલ સારું છે એ ગયું તો ભલે ગયું એ બુલબુલ ને કઈ હીરાની પાંખો હતી રાજાની કચેરીમાં તો હીરા જડીત બુલબુલ રાજા કે બુલુલ માંદું પડ્યું લાગે છે વેદ ની ન ફાવી કારીગર બધા કૂટી કૂટી ને થાયકા બુલબુલ તો અટકી પડ્યું બગડી ગયું ભાઈ એમ કરતા રાજા માંદો પડ્યો પેલું સોનાનું બુલબુલ તો પાસે જીરા માર્દથી રહ્યું ન જાય ખાવું ના ભાવે ને પીવું ન ભાવે કોઈનું બોલ્યું ગમે નહીં ત્યારે એને હો ભાઈ મોત જાણે પાસે આવ્યું ને ગભરામણનો તો પાર નહીં પેલા સોનાના બુલબુલને જોઈને રાજા કે ભાઈ એક ગીત તો ગા કઈક પીડા મારી ઓછી થાય તારા તેત્રીસ તેત્રીસ ગીતો ક્યાં ગયા પણ કઈ સોનાનું બુલબુલ ગાતું હશે એવામાં જીવમાં જીવ આવ્યો શરીરમાં ચેતન આવ્યું આંખમાં તેજ આવ્યું રાજા કે આવ્યું મારું બુલબુલ આવ મારા પ્રાણ એક ગા તારું છેલ્લું ગીત સાંભળી લઉ બુલબુલે તો ગાયું સરસ મજાનું ગાયું ને મીઠું મીઠું ગાયું ઓ મૃત્યુ પણ આવ્યું તું અટકી ગયું અને પેલું મૃત્યુ કે બુલબુલ ગા ગા યમલો એવું ગાન નથી સાંભળ્યું પછી તો બુલબુલ કે ગાઓ પણ રાજાનો તાજ આપીશ મૃત્યુ કે જરૂર જે કહે તે આપું બુલબુલે તો ગાયું એટલું સરસ ગાયું કે વાત ન પૂછો મૃત્યુ કે બુલબુલ ના અટકાય બુલબુલ કે ગાય તો ખરું પણ આપીશંડે ગાયું એવું મીઠું મીઠું ગાયું તમારા જેવું કે વાત ન પૂછો અને યમરાજ કે માગ માગ બુલબુલ કે માગું માગું રાજાનું જીવન યમ લોક માં પાછો જા મારા રાજાને છોડ બુલબુલે હજાર ગીત ગાયા પ્રસન્ન થયા ભાઈ રાજામાં જીવ આવ્યો તારું બુલબુલ કે અમે તો વનના વાસી વનમાં રહીએ અમે તો ફરતા રામ અમારું રાજ સ્વતંત્ર હોય અમે ક્યાંય બંધાઈ ન રહીએ પરંતુ આવીશ જરૂર આવીશ रोज रात रे तारी तारी बारी है बेसी ने एकात गीत तो जरूर हो राजा। चीन ना राजा नी बारी है पची तो रोज राते बुल बुल मीटू मीटू गीत गाय मैं पाचा लाइ जाजो भाई चलो आज आती का एक सरस मजा वार्ता कहवाला जाओ आज